પ્રભુ કે ચરણ બનિયારી ચરણ બનિયારી દિલ મેન લગાવે ચામણી મા જા જીવાની તો પ્રેમ ગાયલ કી દત Yo oh, ho ગમજા <coughs> <coughs> મારી જા મે